રાજકોટ જુનાગઢ અમદાવાદ મંગળ પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના આસો સુધી છઠ ને રવિવાર તારીખ ત્રીસ નવ ઓગણીસો ચોરાશીડા મધ્ય પ્રકરણ પ્રાર્થના મંદિર સભા ભગવાન તો એને ઓળખવા પડે કે નહી એ વસ્તુ ની ઓળખાણ તો જોઈએ ને પૈસો છે આજે તો સ્વામી નારાયણ ને બધા એ ઓળખતા હશે ને હમ કે માથું હલાવો તો તમને આવું એવું કહેવાય લગભગ નો વર્ષ લેવા જેને ભગવાન પાસે જાવું છે એને આ સમજણ કરવી જ પડે એ સમજણ નહી હોય તો સખડવાનું જેમ કે છે ભક્તિ ના સ્વરૂપ ને કેવી એ ક્યાંક સમજવું જોઈએ સોના નો વેપાર કરવો જગરી માહિતી શીખવું ને કોલસા ના વેપારી ઊંડાણ માં વિચાર કરીએ સજાનું સ્વામી અખિધામ માંથી આવ્યા ઈ થાપવા નથી આવ્યા રોપિયા ખાવા ને નથી આવ્યા જીવ ને અનાદિકાલના અજ્ઞાન ના છે એને લીખી નથી પોતાનું સ્વરૂપ બતાવી આત્માનું અને પરમાત્મા જોડવા માટે આવ્યા છો ઊંડા વિચાર કરીએ ને આપણે આમને માણસ કાઢી નાખું થો સમજ આવી જશે આ તૈયારી પેલી કરવી પડશે પછી છોકરાઓ ને આ પરીક્ષાઓ આવે વ્યક્તિ વાળા ને તો વધારે જાગૃતિ હોય જેમ ઊંચા જાય એમ જાગૃતિ ક્લાસ માં બેસીને આ શું કરે આ શું કરે છે તો ચાલી જતી હોય લખનારા રીત કરતા હોય આવડો જોવા રોકાણ ટાણું આવે ને પેપર હાથ માં હોય તો આવી આપડે જોતા રહ્યું ને દુનિયા નેપર નું પેપર ખેંચી ગયા એક ભગવાન કહે છે મારી તમ ઈચ્છા છે તો કે મને કલાક એક તો હું થોડુંક આપે કલાક કોઈ થી નો આપ્યો હશે તમારા જેવા તો કરનારા આગેવાનો પણ અમને તો આમ દેખાય કાફલાઈ માં વૈજ્ઞાન આવી જશે આ આ તમારે બપોરે ઘરે કરાવવા આવે નહી તમારે અમારે તો મંદિર માં હજાર રહેતા હોય કઈ બપોરે બોલે હરે આ દોડે બધા જમીને તમને બપોરે કોઈ હરીમાં મંગાવેલાવે આ અંધકાર નો સમય આવે ત્યારે વખત કોઈ આપવાનો છે ઈશ્વર ના ઘરના થઈ ગયા કઈ છોડવું જ પડે છોડવા પેલા પેપર ખુ સફલ રહેતા શું અમે તો આ ભગવાન કેસરિયા કહેવાય જમ ગરાશિયા લડાઈ માં જાય સિંધુડાવાય એમાં રાીલા હોય ને એની સિંધા નો રાગ જયારે ઉપડે એટલે એની મેળે જાગે ને ઉપડેવો મલિપા એ કેસરિયા કરે એટલા માટે આ કરશિયા સંમેલન થાય તો સભા કેસરિયા કરી નામે ઓ કેસરીયા અમારે અગ્નિ નો રંગ છે લાલ અગ્નિ નો રંગ લાલ છે અગ્નિ ભગવાન સ્વરૂપ છે પહેર્યા ખાવા નથી પહેર્યા લુગડા પહેર્યા તેઓ તારે કઈ ચિંતા નહી કરવા કોઈ થી ભૂછો નહીં રહે એટલે આ લુગડા પહેરી હો અને પછી રંગ ની કિંમત ન રાજાની રાણી ભમી ભીખ માં બે હાલે કંગાલ પાડે વળી ખાલી ઉલટા કોચવાલ ભગવાન ગા તારા હતું તો મેં આટલું બિરુદ જઈતું છે કોઈથી તને ભૂછવા ન રહેવા દઉં પદાર્થમાં રોકાય અને જિંદગી વેડફે છે ને એની ઉપર તો હજુ પુરાજી થાય આ વચના મૃત સર્વોપરી જ છે કે પણ સત્સંગી માત્ર ને આ ભગવાન નું સ્વરૂપ સમજવું જ પડે અને એ ભગવાન રાજી કેમ થાય તો કે આમ રાજી થાય આવી કરવી એમ લઈ શું જો શિક્ષા પ્રતિ નાનકડું પુસ્તક છે એમાં ઠેકાણે બે ચાર ઠેકાણે આવી જાય ધર્મેન રહીતા કૃષ્ણ ભક્તિ કાર્યાન એવી સેવા દેવાતી હોય ભક્તિ કહેવાતી હોય પણ જો ધર્મ થતો હોય તો એવી ભક્તિ સેવા કરવી જ નહીં હોય આપણે એવી જ કરવી એટલું ફેર છો આપણે ધર્મ ની અરે કઈ જ નહીં લો ધર્મેન રહીતા ધર્મ જેવા લોકો તો હોય એવી સેવા ન કરાય નો આશીરો કરી ભગવાન પણ જ્યાં ક્રિયા આવે ને આચરણ જ્યાં આવે ને ત્યાં એને અરે થોડુંક ન મળ્યો કેટલી સુંદર વ્યાખ્યા ગુજરાતી ભાષા આપણી પોતાની ભાષા પણ થોડાક આપણે દાખલ થઈએ ને અરે આપણા સત્સંગે ઘેર બેસીને નવરા હોય ત્યારે રજાણ લઈને એકાગ્ર મને કરી થોડું થોડું વાંચવું જઈએ વાંચવાનું શા માટે અન્ય મેળવવા માટે અન્ય હું બરાબર છું કે અમબિત છું એ જોવા દેખા કરો અમારે ભલા મારે તો નથી કરતો જવું જો બધા વિશ્વાસે બેટા સાધુ ને વિશ્વાસે એ સાધુ કેટલો જાગૃત જોઈ એને જો જો હવે ડ્રાઈવર ને જોલા આવે આથી બસ ના બધા ધામમાં જો સારું દાખલાય રાખે ગુરુસ્થાન માં બે ને એ કેટલી નુકસાની છે તેને તે નવે અને તમે ન જવો તમે જવો આ એક ખેડૂત ઘરે હાકી પછી પીએ ઘોડા વાળો ઘોડું લેવું હોય તો એને પણ જોડો હલાવે ચલાવે રત્ન કરે તમે અત્યારે કઈક લેવા જાઓ વસ્તુ તો હાથમાં લઈને આમાં તો ખરો ને ગરીબ તો ખરો ને ભાઈ એવું વાતાવરણ થઈ ગયું જ નથી છેતરાતા નથી અને મોક્ષ માર્ગ માં તો જોવું જ નહીં ભાઈ એ આપડે કઈ નહી આપડે કઈ આપડે આપણું કહી લઈએ આપડે કઈ નઈ આપણી ભાવના હાર્યું છે ને કે તમારી ભાવના હોય લેવા જાવના તમારે માની લો આ કાર્યલાેલા જ માની લોત આજુ બધી વસ્તુ ને તપાસ શાક પૂછ્યો મોક્ષ માર્ગ ને નહીં ખબર હિદ પરમાણે કેવી છે એટલે એમાં કોઈને વિચાર ઊંડા ઉતરી મોક્ષ માર્ગ ની ચિંતા જ ને મોટી વાત છે જે આત્મા લખોરાથી જાતમાં ફરતો ફરતો આવ્યો છે અને હવે આ જમાના માં લગભગ ગોઠવાઈ ગયા અમે સેવા કરાવી સેવા કરી એટલે આપડે પાપ મળી જાય સેવા થી પાપ પડતું હશે ભાઈ બદલાવું ને આ પૈસા રહ્યા સેવા કરી એટલે જાણે મારું પાપ બરું છે શાસ્ત્ર ના પાડે એમ મળે અરે કઈ પાપ કર્યું પછી તમે પ્રાશ્ચિત કરો તો પ્રાશ્ચિત નું કુંગ મળે અને પાપ પાપ મળે મળે પણ પાપ બળી જાય પણ અમે તમને એવું જ મોકાવી દીધું હવે તો કામ બીજા ભગવાન ભક્તિ કરી સેવા કરી ભલાનંદ કર્યો એ બોલ્યું ને તમે તૈયાર કરાય ખરેખર હો આપણે પવિત્ર થઈ ગયા છે કેવી રીતે થવાય શાસ્ત્ર ના પાડે પુણ્ય નું ભવ મળે અને પાપ મળે મળે છે એક ઠેકાણે પણ એ રીતે એવા સત્પુરુષ એના ચરણમાં માથું બેઠું અને એને ત્યાં હૃદયથી ભપક આવી ગઈ હૃદયથીઓ અમારી પાસે ઘણા યાદ કે ભણે આશીર્વાદ દેજો આશીર્વાદ તારી ક્રિયા ની શુદ્ધિ લાયક મળવાનું ક્રિયા તો કોઈ ને સુધારવી નથી હો તમને ના હિંમત નથી કરતો પણ આ રીતિ છે શાસ્ત્ર ની એટલા માટે કહું છું બાકી તો જેમ કરતા કરજો પણ જો ભગવાન પાસે જવું હોય તો ભક્તિ ની પણ કેટલું ભાર લીધેલી કામ આવે આત્મકલ્યાણ માં અહીંયા તમારા વ્યવહાર માં બરાબર આનંદ આવી જાય એમાં મોટા કહેવાઓ સર્ટિફિકેટ મળે બધું જ પણ ઈશ્વર ને જોવે છેલ્લો બેઠો હશે ગરીબ હશે પણ રોજ સમયમાં તમે આગળ થઈ જાવ આવડા નહીં જાય વાંચો બધાય ખબર ન પડે શિક્ષાપત્રી કોઈ વસ્તુ બાકી નથી પણ શેકાગ્ર મને કરી વાંચવું જઈ એમાં બધું આવે ઓ મારી પાસે આવે છે એટલે એની મેળે લોખી રહી ગયો ક્યાંથી ચાલે ભાઈ એ અત્યારે અમે દેખી લેટિન દેશોમાં શાકાહારી બન રાજી ભાઈ બનાવી આ સરસ કે માણસ પર જાય અને ગામડીયો ગામડાના છોકરા એ આવે પરદેશ જાય તો જ અમેરિકા થી અઢી હજાર માઇલ દૂર જાય અને હોટલ કરી શકાય એટલે એ હોટલ તો કુલ માણસે કરી ના માણ પણ આની વાતે કરી પૂજા કરે તિલક ચામલો રાખે ઓફિસો માં રાખે છે યુનોની ઓફિસમાં તિલક ચાંગલા કરી અને અહીંયા અમે ભણનારા હોય પાછો સાહેબ ને એટલે ઊંડા દેશ માં ઊંડા રાખે અને આવડો અહી કર્ન ભારત માં જન્મ આવ્યા પછી ઘટ્યો મારા જે વજન આપણને શીખ્યું જો ધર્મ કેમ ફાળવો સમજણ જેવી રાધવી જગત ના પદાર્થ માંથી વૈરાગ કેમ રાખવો અને ભગવાન ની ભક્તિ કેમ કર્યો વૈરાગ એટલે તમને કરોડો રૂપિયા મળે કઈ નાખી દેવાના નથી એ વૈરાજ ન કહેવાય એને તમારે જ હાંકવાના હોય તમારે જ વાપરવામાં શિક્ષા મંત્રી ની રાજીનામા વપરાય મંત્રી એવું એજ કહે એમ ક્યારેય નથી કરતું ઉલટું ને જો પુષ્ય વર્ગ પોષણ કરવું ઘર આંગણે આવ્યો હતી એને ઈશ્વર ની બાબત તમને તો લઈ પણ મંદિર વાળા ને લઈ ભગવાન ના મંદિર પ્રત્યે આવ્યો આપડે વહીવટ કરતા હોય બરાબર ધ્યાન રાખતા છે ને હર કોઈ ભગવાન ના મંદિર પ્રત્યે આવ્યો હર કોઈ અમારો વલ્લભભાઈ દાસ ગરમા એ મેમ્બર ઘરે બધાય અને કોઈ પૂછે નઈ આ બધી આજના પાડવાની વાત આવી પાપા શિક્ષા મંત્રી માં કરોડો રૂપિયા તમે કમાવું નાખી દેવાનું લાગી અને ધના ધર્મો લઈ ગયા વાવ કરાવ પર જઈ નકરા ભેળા કરી રાખવા એમ નો અચાન મને આ જ્ઞાન જઈને એક નહીં એ માન માન ચલાવતો આજ પૂછવા આવે વાપરવા જેવો મને તરત શિક્ષા મંત્રી યાદ કાયમ ના માટે આવે જાતા કરું ત્યાં ક્યાં દેખાય ત્યાં વાપર છે હું નામ લઈને નખું હારું દેખાય ત્યાં એટલે શાસ્ત્ર દ્રષ્ટિએ તારું વાયુ ઉગે ત્યાં વાપરે એમ હું તો કઉી સિદ્ધાંત્રી બોલી બોલી ને તમને કસાવી દીધું સત્સંગી જીવન માં કયું યત તતસ સમાદાયક જ્યાં ત્યાંથી લઈને પછી જે ધ્યેવું કરે છે છોકરાને ખૂબ તમે વાપરવા દો એ છોકરો બગડે સુધરે નાના છોકરાઓ પંદર વી વર્ષ હોય એને તમે માગે એમાં કરો અરે આડતા શીખવી જોઈ ખબર એટલે તમારા છોકરા ને તમે ખાડામાં નાખશો એ છોકરો નથી જાણતો ઉંમર પ્રમાણે એને પાકું જ્ઞાન હોય નહી અને સામાન્ય ઇન્દ્રિયો નકરણ એવા છે એના વિષય તરફ જ હોય પણ વખાણ કરીને દેવા જ મનલો એટલે બાપ જ પિતા શત્રુ શું પુત્ર નામ જે આ છોકરાઓ એનો પેલો દુશ્મન કોણ પિતા શત્રુ સ્થ પુત્ર આ જોવું જોઈએ એમ ધર્મના સ્થાનો જીવના ઉદ્ધાર ને માટે છે ઉદ્ધાર કેમ થાય પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરાવવા શીખવા જોઈએ દાન કરે તો શુદ્ધ થતું હશે ઇન્દ્રિયો એ અમને છે તમને છે લુંગરા બદલાયા કેમ બદલાવીશ ધાન ક્યાં બદલાય હોય એ બધું એમને નિજાયો એટલે ઇન્દ્રિયો ના આહાર જો શુદ્ધ થાય તો અંતકરણ શુદ્ધ રહે અંતકરણ શુદ્ધ રહ્યું એટલે ભગવાન વાસ થાય ઘરમાં એ વોરડામાં નકરો ઉકેલો જ ભૂલો હોય ધંધાતું હોય બોલાવી ને ત્યાં એને રાખો નથી ચોખ્ખું છે કઈક વિચાર તો કરવો અને એને બેહવા માંગીએ છે ઉકેચાર કરવો એટલે આ વચના ધર્મ જ્ઞાન વહીરાગ અને ભક્તિ જો ભક્તિ સર્વોત્કૃષ્ટ કહી પણ ક્યારેક આ ત્રિણવાના હોય તો ત્રિણવાના નો હોય ભક્તિ નો મહિમા ગાઓ તો પાખંડ ની ભક્તિ કહીએ એ ભક્તિ નથી પછી જનતા ખૂબ ક્રિયા કરે પણ આપણને જે આશરો થયો સહદાનંદ સ્વામી નો અક્ષર ગામમાંથી અહીં પધાર્યા આ વસ્તુને સમજાવવા માટે સંપ્રદાય કહેવાતી છે પોતે બદલી ગયો ભાઈ ને કયું હતું હવે આ બધું બહુ બોખાય છે તમને બધાને બોખાયેલું હોય કારણ કે વસ્તુ બદલી ગઈ ને કરવા આવ્યા બરાબર મારા જેટલા માટે અમારે બહુ સભામાં બોલાવી શું જાણીએ સૌરું સમય છે ગૌરું છોડે મળી ગયેલો એ કેમ બનમે છે માલિકાથી ઓ વૈષ્ણવ એટલા વચના બરાબર માં ગયા જ પણ થોડુંક વક્તાઓ ને કહેવાનું હોય પણ વક્તા સભામાં કહેવાય ને પાંડવો અને ગૌતવો ની લડાઈ થઈ થાય ને એમાં આની બાન આની બાબુડીઓ ધન બધા યુદ્ધ ત્યારે એક ભટ્ટ વાંચનાર હોય છે આ બરાબર યુદ્ધનું વર્ણન અરે ધગ ધગા એમ કેવું છે લોહી નીકળવા બીજું નીકો ચાલવા માં નહી ધગધગા એમ બોલવું છે એમ આવી મોટી ઊંચી વાત બહુ ડાલા છે વંચાતું છે શું શું શું લે સભામાં આવડી મોટી સભામાં પોતાની યાદ આવું બધા હું એ તો ભાઈ તમે બધા મૂકેલા દેવા છું લેવા બેઠા નું થયું